ए, आवो, आवो। मारा आओ वार्ता अरे वा आज हूँ तमने एक सरस मजाता कहवा भाई ध्यानजो रमनलाल सोनी निया હું તમને કહું છું પોમલો પોમ્લાએ પોમ્બલી ને કહ્યું મારે કાલે સવારે વહેલા બહાર ગામ જવાનું છે કુકડો બોલે એ પહેલા તું મને જગાડશે ને પોમ્બલીએ કહ્યું જરૂર જગાડીશ પણ તમારે મારું એક કામ કરવું પડશે સારું થાય છે પોમલો કે પોમલી મારે સવારે નાહી ધોઈ પરવારીને જવું છે હોમ્બલી કે હસ તો નાઈ પરવારીને કામ પર ચડીએ તો કામમાં ઉત્સાહ વધે परोढ़िया चार न टकोरा थे तो जगी गो एमली ने जगाड़ी ने कहूठ मैं नीधे हमली पथारी में जरिए काम करो भाई साहब वाड़ा मे थोड़ा छोड़ा लाकड़ा लै आमलो तो छोड़ा लाकड़ा लै आमली कह वाह ते तो घड़ी काम कर તરત ભગ ભગ કરતો ભડકો થશે બોલે પોમલા એ કાકડો બોળીને સળગાવ્યો અને કે અલી પોમલી તારી વાત સાચી હો જો ને કરતો ભડકો થયો પોમલી તો હરખાય બોલી હજી જરા ધીરજ જોશો ને તોમલાએ કહ્યુંલી ઉનામણો ભરાય ગયો પોમલી તો ગુરડામાંથી જ બોલી વાહ તમે તો જાણે જાદુની પેઠે કામ કરો છો તો એમ કરો એ ઉનમણા જરી ચૂલા પર ગોઠવી દો ને પાણીનું હોય ને ગરમ કરવાનું એ થયું એટલે દાંતણ પાણી કરવા ગયો પોમલી એ ગોરડું બરાબર ઓઠી લીધું હોમલો દાંતણ પાણી કરી આવ્યો ત્યારે એ તો ઊંઘતી હતી તમે એટલામાં આમ દાતણ પાણી પતાવી નાખ્યા લો ત્યારે જુઓ અહીં પાણી ગરમ થઈ ગયું છે તો હવે એમ કરો ને મારા સાહેબજી એટલે પોમલી કે એ ઉનામણો પાછો ચૂલા પર જ મૂકજો પણ ખાલી ઉનામણો ચૂલા પર ન મુકાયો તો જાણો છો ને તો શું કરું પોમલા પૂછ્યું પોમલી કે એ મારે તમને બતાવવું પડશે પેલી ટાંકી માંથી પાણી લઈને પોમલાજી થઈને કહ્યું હવે તું ઊઠ તું મને ગરમ પાણી નવડાવવાનું કહેતી હતી ને પોમલી તો પથારીમાં રહી રહી જ બોલી તો હું આ શું કરી રહી છું પાણી કેવું ગરમ છે એ તો જુઓ છે ને મજાનું હવે પેલા પાટલા પર કપડા બદલતા કહ્યું આજે નહવાની મજા આવી ગઈ હોકી બોલો પોમલી કે એમ વાત છે ત્યારે મેં કેવું ઘડીક પાણી ગરમ કરી નાખ્યું ને વખત તમને તૈયાર પણ કરી દીધા તમે આમ રોજ વેલા ઉઠો તો હું તો તમને અડધી રાતું છું એટલે મને મુઘ આવે છે પોમ્બલો જતા જોતા બોલો તો તું હવે નિરાતે ઊંઘ છે બોલો પોમ્બલીએ શું કામ કરી દીધું હતું પોમ્બલી તો મોઢે માથે ગોરડું ઓઢીને પોમલી ની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા આવી હોય તો પાછા બીજા તમારા ભાઈ બનપણીઓને કેજો ભાઈ આવજો